ઓછો બૌ સરખામણી ને તમારા મનમાં ભાવના રાખવી કે આપડે આવું શુદ્ધ ઉપયોગ રાખવો એવો એકદમ થાય નઈ ને એ કઈ વસ્તુ નથી શુદ્ધ ઉપયોગ અર્થ હોય કે ગમે તીકડે ગાઢ ભણે હું શુદ્ધ જ છું એ પોતાનું હું શુદ્ધ આત્મા જ છું એ જવું ના જોઈએ શું કહે એ ગાઢ